કરે અઠવાડિયા ના ત્રણ ત્રણ દિવસ ના થશે જે ઘાસ ઘાસ અગ્નિ માં હજી શું મહત્વ ધાર્મિક રીતે તપાસ કરે તો ઘણા બધા ધાર્મિક રીતે કરે ને કે અગિયારસ છે તેરસ વીસ આમ કોઈ ના કરે પાસે જાગૃતિ નક્કી કરું છું કે આપડે ચાર રોટલી ખાઈ છે બે રોટલી ચડાવી એટલે જગ્યા ખાલી રહી છે અડધી કોઠળી જમવું ભારતી બેન પૂછે કે અગિયારસ કેમ બધા કરે એમ બીજું બીજી પીમ નહીં કેમ મહત્વ વધારે આપ્યું છે અગિયાર મહિના પાંચમ મહિના અગિયાર ને પૂનમ પૂનમ થી નજીક પાંચમ પણ પૂનમ ત્યાંના આધારે દરિયાનું પાણી વ્યક્તિગત થાય છે એટલે આઠમ દાળે દરિયાનું પાણી એકદમ ઊંડી જતું રહે છે અને એકદમ ઊંચી પડે છે પાચન દાળે ઉતરે છે ઓછું વધારે થયું ઓછું લહેર છે પાચન લગ્યા હશે છે આના હિસાબ ના આધારે ગણતરી બધું જરૂરી છે આપણે પોહાય તો કરવું ના પોઈ ના કરવું છે ગણતરી બને અમાસ અને પુણે અસર કરે મોદા ને વધારે અસર કરે જે માણસમ ની વધારે અસર કરે અરે મોદા ને અસર નથી બધું કહે બારે આ એ સા કાર્ય અંતર સાદા ગયા હર તલ ખાતી હે એને ઈચ્છા ઉજે થતી હે તેના મનમાં લખી કરી આ ઈ વાત હે કે તમે કલ બંધ કરીયો તો મારી ઉડી જાય ઈચ્છામાં બા જો ઘણી પરહારી જાય તો સમજ લે મેં ગ્રાન્ટ દીયો એ ગ્રાન્ટ કે જો મેં ધંધો ફૂટે પડે છે રાગ પાડવા માટે મોટા મોટું થાય લો માટે નઈ માટે ના ધંધો કરવાનો કરી નાખે અને કેટલાક લોગને એટલે મળે તો વાંસ મોટી થઈ જાય લાખ માં મળી ગયા એ ગોઠ વધી લોત એ રીતે કામ જ નથી સંસારમાં તો બહુ રૂપાળો દેખાય તે છે આ દુનિયામાં તો ના લોીઓ ના દેખાય દેખાય એટલે પૈસા ને દે હે આપવા મળેલું બે નથી ખોટી ગયા ભાવ બહુ એ આપડે બેંક માં જુએ ને આ લગ લગન થતું જો હારનું શાક મળે તો લઈ હોય એવું નહિ સસ્તું ક્યાં મળે છે લગ્ન હોય તો આમાં જોડે એટલે લોભ્યો આવું છોડે એ ગ્રંથિ બંધ થઈ ગયેલી પછી એનું ખૂટું હોય ના છોડાયું કે મારો લોભ છોડે આલો તમે મોખે જવું છે તે ભગવાન મંદિરમાં ના થો પછી ઈચ્છા થઈ છે તો નખાતા નથી કેમત નથી આવી પચીસ લાખ લાખ ની ખોટ આવી હવે પૈસા પૈસા ધંધો આમાં સુખ જ નથી પૈસામાં સુખ જ નથી પાછો ઘરે રોગમાં મંગળો કાઢે તોડે તો તૂટે નઈ એવું પણ દાદા લો ના લોટ છે તો ખોટ જાય તો લોટ ની ગાંઠ તૂટી જાય એવું મોહ છે મોહ ની ગાંઠ તો જ્ઞાન સંસાર કાળો દર જોતા બાર નીકળી પાડી દરરોજ સંસાર કાળો દર જોતા બીઠો લાગે કાળો લાગે છોકરો હમો બોલે લાગે મો તો અમને ભેગા થાય એને કહે કે પુસ્પાબાંત નહિ પુસ્પ જે છે હું કોણ ગોટા ત્યાર પછી દાદા દેખાડે તારે પેલો દસન બોલું છે પછી દેખાવા મળ્યું સારું કેમ આટલી બધા બધો બહુ તમને ખબર પડે કે આમ બો છે આ મોહ ચારિત્ર મોહ એટલે દીતે પણ દર્શન મો છૂટે દસન મોટો કોઈ રસ્તો નહી જ્ઞાની પણ છોડાય જ્ઞાની પોડાય દસણ એટલે શું આ બધું છે આ સંસાર દ્રષ્ટિ છે આત્મ દ્રષ્ટિ છે આત્મ દ્રષ્ટિ પણ એ દ્રષ્ટિ કરીને સમજાઈ જાય અ મો પર ઈપર ના થાય ને અને કારિત્ર મો ગમે નહીં હા કારિત્ર પર ગમે નહીં કે આ જાય ના હોય તો સાબ આઈ નો આઈ નો આઈ પર ગમે ના કરી તો કારિત્ર મો એક તો ખાઈ તો ખરો બોલન જ ચાલે ઓર ગમું કે કે પાસ આ હા તમને ના પડે તો બીજા ને ખબર પડે કે આને આ ચારિત્રમો ઉદય માં આવ્યો છે પણ એને ગમતો નથી એમ અનાથ માં જવું બુદ્ધિ અંદર ગમતું નથી ચારિત્ર મોજે સારી રીતે જુએ તો કંડિશન અરીસા માં જોયા કરે પોતાનું મોડું જોયા કરે તો કેનો મો મોટી ગયો કેવાય વધી ગયો ગયો કેવાયું ના શણગાર પહેરે શણગાર પહેરેસા માં જુએ તે છે બધું પુષ્પા બેન કે છે કે દાદા પાસે બધો મોતાર્યો ત્યાર પછી કોઈ વસ્તુ પહેરવાની ગમતી નથી ને પહેરીએ નથી થતું એમ પોતાને મન જ થતું પડે પરિણામ છે એને ખર જ નહિ ખબર પડે આવતા તો ખબર પડશે પછી ખબર પડે તારે એટલા માટે કહો છો એમ કે માટે દંડોલા તને ઠેકાને રાખવી પડે છે કઈ રીતે એમ પૂછે બાર દાદાજી કેમ એના માટે આવું બોલે છે ક્યાંક ના આ કાર્યક્રમ બહુ છે એટલે સમાન હિત માટે અમારો કાર્યક્રમ ભાગીદારી નઈ અમારી સમાન હિત માટે તમે ના રાખો તમે તો ભાગીદારી કરી દીધી દાદા હા નિર્ધ થવા માટે જે તમે કહો સંસારમાં રહીએ આમ નિકાલી આપડે જોઈએ ખરા પ્રત્યક ક્ષણ માટે પણ આપણને અમુક તો થાય એ ઇફેક્ટ કહેવાય ને દાદાશ્રી સાધન કે નવી ગ્રંથિયો સાધન બેઠીઓ વધવાના સાધન એ બે ઉપર થી એને મહત્વ ઘટી ગયું કોઈ હિન્દુ જૈન હોય ગઈ હોય ત્યાં સુધી પછી બીજા દિવ આખી બીજી વિચાર નથી મળતા હોય જે પેલા ભાઈ મંડ લેવાય પેલા ભાઈ મંડ ન મોટી થઈ ગયું આમ ગાંઠે પડી ગાંઠ થઈ હોય એના જાય ગાડી ચલાવતા હોય ગુસ્સો કરી નાખ્યો હોય ઘાંઠ પડી ગયી હોય તો મારી રીચાર કઈ રીતે પછી એને ગંથી તો ઘાસ તો પડી તમને વિચાર આવ્યા ને આમ લાગ્યું કે નઈ ભોગા છે મહત્વ નહી દઉડી ગયું અરૂણભાઈ કે છે કે કૃપાલભાઈ એ લખ્યું છે એક જગ્યા ઉપર કે વિષય ભોગ છે એ છે એ અગોગતિ માં લઈ જાય આત્મ જ્ઞાન બી ના થવા દે એટલું રોંગ ઊંધી દિશામાં લઈ જાય તમને અને મોટા મોટું મુખ્ય ના જવા દેવા માટે બાંધી રાખે એવું છે માનું શું એને વિચાર્યું નથી એને માની બેઠો શું માની બેઠો છે જડીબ ના સુ એ સુખ ગંધાતા ખાવ ખા ચોખ અને ગીભ ને હડે જીભ બગડે તમે ખાવ ખરા તો આ તો જીભ ને હરાવે જ ને કારણ કે પસંદ નથી આથી વારવાના પસંદ નથી નાતી અંધારું છે આ લોકો ધંધા માડ્યા દાદા કઈ ઇન્દ્રી નું સુખ ક્યાંય કઈ સુખ કહેવાય સુખ ઇન્દ્ર જેમ ગરમી થતી હોય અને એકદમ પાછું કઈ પવન થાક્યો હોય તો ઇન્દ્રી નું સુખ નાના પ્રતાનું કેવાય પછી લાય બધા પછી લાય વિચારવું નથી આ બાબત ના આવ્યો વિરોધ ના હોય મને એવું વિરોધ નામ કે ભાઈ વિષય ના છે કે બધી રીતે કેન્સર કરાવશે તું તારીલ કરીને કારણ દેખાતું નથી કોઈને તારો ખાવા એક ફોટો લઈ લેજો અને પછી ફોટો એક દસ કરતો કરવા જે કેટલાક લોકો એવા છે કે નાગા ભરતા વિષય વધે હવે ખોરી વાળા શું હવે ખોરી આપડે જૈનો માં જે નાગર હતા વિષય પછી યાદ પૂરી જાય જેથી કપડા પહેરીને આપડે રહીશું એ કપડાં ભૂલે પહેરે તો અવાજ કરી ઓછી થાય આ કપડા ના પહેરે તો ખરાબ થઈ ગયો છે તો વિષય બિલકુલ ખરાબ થઈ ગયો બઉ ઓછું થયું એથી આપડે લોકો ફર્સ્ટ ક્લાસ કોટ પાટલું વજન હારી ધમાન આપડે એવું હજ કરી ના મુસ્લિમ બઉ ખબર છે એ હોય છે કાયમ દસ કિલો હોય છે ને તો આપડા જે પડે આ લોકો આટલા બધા વિષય વધે નઈ જુએ શરૂ દાદામાં ઢોળાવે હા શું પડતા લગભગ એવા જ હોય છે મોસ્ટ ઓફ ધાઈ વિષય વધારે વધારે ઇન્ડિયામાં હોય વધારે બીજું ઇન્ડિયા ક્યાં હતું બહાર બધા વંશી લોકો ઓછા થાય આપડે લોકો વિષય ભોગવવાની ધ્યેય નથી આખો જાડે મહેનત કરે કંટાળ્યો ને ના શીખ્યો અને આ લોકો મખાન છે જીવામ છે મખાન પડે જ નઈ ને પડે એમ ચા આમ ચા કઈ ગુના ખાધો ચાલે ના લોરે અહંકાર માં મમતા માં પડેલી ના હોય માન્ય આપે કહ્યું ને કે આપણા ઇન્ડિયામાં જ વિષય વધારે બધા સ્ત્રી વિષય આપણા ઇન્ડિયામાં વધારેમાં વધારે છે પછી પાછું એવું જ કહું કે આપણા લોકો ના છૂટકે વિષય કરે તો કે વિરોધાભાસ મત લાગતું છે વધારે બદલ તેનું કારણ શું તો વેજીટેબલ ફૂડ અને કાન નો બે વિષય બઉ અને આપડે તો આ સુર ન બી પડેલી અને ધર દેખાતો હોય તો આપડા લોકો કેવો પથ્થર આમાં આડો છે ખોટો પાડી લે તો કાચ પાડે એને બધા વિષય અને પામ છે મુખ્ય વસ્તુ નથી એની મુખ્ય વસ્તુમાં આજે મારી આપણી સૂત્ર વધે મારું નામ સૂર્ય મારી કીર્તિ સુધી વધે આ છે ઠંડો છે શું છે આપડા આ જાનવર હે પક્ષીઓ પક્ષીઓ પાસવાળા ખેતર જેને કહેવામાં આવે છે એટલે માણસો શરીર ડરી જાય એ ના થાય જીવલા પણ ખાય છે આ નથી ખાતું તો શું કરીશું કબુતરીઓ કબુતરીઓ કથા આવે ખાવાનું ત્યાં નાખે ના ભાઈ સમજી ગયા નથી ખાતું બરોબર એ જાનવર બધા ને પસંદ પડે છે જાનવર છે ને બધાને પસંદ પડે છે તો ક સાહેબ હા સમજી લેવા માટે મેસેજ લેવા માટે দাদা મેસેજ ના આવે આના બગમ જો કે કે એને જેવો વિષય જરાવર નથી કોઈ કે કોણ આપણે ગોળ નરતો ન કા કષ્ટ બોતતું હ આઈ મે આ દેજો બયા માટે દેજો ગરમ લો તો તો બોત એ દા ભઈ ભણ ગરમ multimis pol poудot! peceni 1,200 ઘટે ગમતું નથી ગમે તે ખરું બધું મન ને પણ જ્ઞાન પ્રતી શ્રદ્ધા ના પાછલા શ્રદ્ધા બધી કરવા જેવી શ્રદ્ધા ઉઠી અને જેમાં શ્રદ્ધા ઉઠી જાય એ વસ્તુ જતીમાં શ્રદ્ધા ઉઠી જાય એ વસ્તુ જતી કાળે જાય એના કાળે જાય ને દાદા ભોગવતી વખતે એમ થાય કે આવું બધું હવામાં તમે સપડાયા એવું તમને દેખાયતા તમે તો આવડે બધા આ વખતે એવું ઓછું થાય એવું કરી આપો બધાને એ સેટ ફોરાને ગાડાડે ઉતરી રહી હું એ રીત આ છે ને સાંભળો બસ તો નથી કે ના એ છે કે આ ડા જેમ તમને આપણને આવા વિષયો ના કરવા જોઈએ એમ થાય અને એ ધીરે ધીરે પછી જાગૃતિ વધતી જાય એમ પૂછાય પણ તમે દાદા આપડો શોખ શોખ કેવાય તો આપડે શોખ કરી લેવો જોઈએ એમ થાય તે આધાર આપ્યો કેવાય આધાર આપ્યો કેવાય શોખ શોખ માસી છે એમનો પ્રશ્ન છે કે મરનાર કોઈ મરી ગયું હોય એની પાચમ કરે એ મરનાર ને પોચે મરનાર તો અહિયાં કરીશ ભાગી નું ટુકડા બેઠી પેલું મારો